રસ્તો ગભેલો નહી એટલે કઈક એવું હોવું જોઈએ કે પાછળ ની ચિંતા ન કરે ચાલે એવું હોવું જોઈએ તે શોધખોળ કર્યા અનંત અવતાર વ્યવસ્થિત ની શોધગોળ આપી આંતિજ્ઞાને બહાર પાડ્યું બીજી વસ્તુ કરતૃત્વ પદ વ્યવસ્થિત સાહેબ કેમ્ર એક નેકડો હા ફાઈ એ તો આત્મા જુદો થઈ ગયો ફાઇલ નંબર એક કેવું કેનારો બે હું કે લાય છે વૈજ્ઞાનિક જગ છે ને આપડી તો નિવેડો આવે ને આવે છે ચિંતા બંધ થઈ જાય નબળીઓ છે કરતૃત્વ કરતુત્વ પદ જવા થી કરતુત્વ પદ જવાથી આખું વર્લ્ડ નિર્દોષ ભાવે આવે છે જગત ના તમામ જીવો અમને દોષિત દેખાતા નથી દેખાય લેવા દેવા આપડે એમ કઈ જીવ લેવા દેવા કે लेवा देवाक्रम जन्मया क्या बढ़ फरजियात जन्म त्यार बढ़ फरजियात निकाल चे। બધું ફરજિયાત ક્યારે કઈ વાણી બોલાશે ક્યારે કઈ વાણી બોલાશે એ બધું જ ફરજીયાત ના એવું કેવાય ને ફરજિયાત પણ જીવસો છે તો હજી એવું કેવાય નઈ અહંકારી છે હું જ્ઞાન આપ્યા પછી ફરજિયાત થઈ જાય દુ કે અહંકારી દખલ કરે છે તે આવતો બઉ ઉભો થાય છે ને એ તો ફરજીયાત ફરજીયાત માં જાય વિકલ્પ ના તો વિકલ્પ ના થાય તો વિકલ્પ ના થાય ફરજિયાત થાય તારે જેટલી ઉતાવળી કરી એટલી કરજે સાયકલ લઈને જા ગાડી લઈને જવું જા પ્લેન લઈને જાય પણ રે તું સ્મશાન સ્મશાન નો છે અને જેટલા વખત શાદી કરીને ખબર નથી કેવું મસા ને જઈ રહ્યો છે એ તો પહેલા જઈ રહ્યો બધા પહેરેલા લોકો ને પહેલા વાતો કરે રા બિલીફ બેસી ગઈ ત્યાં ઉભું થઈ ગયું કારણ બિલીપ કરવાની કઈ ધેર ત્યારે નથી આ જડ ની બિલીફ નથી દિલીફ આપતા ની છે પાવર ચેતન આ શરીર બધું પાવર ચેતન થી ચાલી રહ્યું છે મૂળ ચેતન થી ચાલી રહ્યું એને એની હાજરીમાં બધું કામ થઈ રહ્યું છે પણ પાવર ચેતન છે એ ચેતન ની બીજો બધું પાવર થઇ જાય પાવર બેટરી પાવર સેલ કર્યા હોય ને સેલ પાવર ભરાઈ ને પછી બેટરીમાં ગાલીએ લાઈટ થાય પછી પંદરડા પછી આપડે કઈ કેમ હવે ડબાવું છું લાઈટ નહીં થતું કે પાવર ખરાબ થઈ ગયો એવો આમની પાવર ખરાબ થઈ જાય એટલે પછીવાળી લઈ જાય પછી આરામ ત્યાર માં ખરાબ થઇ ગયે એ તો અમારો ભત્રીજો હતો તેને થતા બા કડવું કઈ પાવાનું માટે કર્યું કડવું કર્યા તું તો પછી ના કે નહી પીવું કે છે ત્યારે બા મને કેવાય મને કે તો પીતો નથી આવે કેમ પીતો નથી મારા કયું ના પીવાય મન ગંદે એની ગંદે આવીને મારા થઈ જાય મેં કહ્યું જો તું મારી બે રોટલી પૂરી કઈ પડી છે રોટલી પડી છે એમ લાવ રોટલી ને આ બે ધોળે ખાવા માંડી બરોબર ને એટલે હિંમત આવી કે આમ ખાય છે આ પેલું ભડક કહી ગયું છે ને ભરખ ભરખ કહી ગયે કચું થયું એક ફરક ભડક કાઢી નાખ્યો કચી વાંચો ને સ્વાદ આપણને નડે નહિ જીભ ફીકી પડી જાય પછી લવિંગ ખાવું પડે અમે શું સ્વાદ કાઢવાનું એના કારણે કડવું પીધા પછી લવિંગ તો ના લેવું પડે લઈએ છીએ રાગ રાગ જેમાં હોય તે પછી દ્વેષ થી ભોગવવું પડે અને દ્વેષ જેમાં હોય એ પછી રાગ થી ભોગવવું પડે આ સૂત્ર જરા સમજાવ રાગ એમ થાય નહી ગાળે રાગ તો કઈ કા ઝો બટો લાગ્યો હોય ને સારું થાય કોઈ મિત્ર જોડે અબોલા થયા હોય ને મિત્ર અબોલા થયા હોય છ મહિના બોલા થાય ત્યારે ભેટે દ્વેષ થી અબોલા થયા તા અને દ્વેષ માંથી રાગ છે જન્મ્યો જન્મ્યો જન્્યો ત્રણ પરમાણુ તમારે હા અને ત્રણ પ્રમાણુ એના હોય તો આકર્ષણ થાય તમારા હિસાબ હોય પછી એક જાણ કે દાદા મને છોકરા ઉપર આ જ્ઞાન મળ્યું છે તો છોકરા પર રાગ થાય છે રાગ નથી એ આકર્ષણ છે શું છે ખુશી થઈ ને આકર્ષણ ઉભું કરીએ છીએ અને આ રાગ નહી શું કહે કે તમારી ઈચ્છા નથી સતા આકર્ષણ થાય છે શું થાય છે તમારી અને પોતાની ઈચ્છા ના હોય અત્યારે અમે જ્ઞાન આપ્યા પછી બધા સ્ત્રીઓ છે પણ ઈચ્છા બધા નું હોવું જોઈએ શું કેવું હોવું જોઈએ પોતાની ઈચ્છા આકર્ષણ રાગ વિકર્ષણ છે રાગ આકર્ષણ છે શું આકર્ષણ વિકર્ષણ થયા જ કરે એ પ્રો સ્વ लघुत्तम तो रियल मतम रिलेटिव रिटीव मुरुत्तम हो रियल म लघुत्तम ये समझ આખા જગત ના સાધુઓ સંતો બધા રિલેટીમ કે અમે રિલેટીવ માં કહીએ છીએ રિયલ માં અમે ગુરુત્તમ કેવાયે શું જે અહીં લઘુત્તમ થવા ને જવું છે રિલેટી લઘુત્તમ રિલેટી એટલે ફાઇલ નંબર એક ને જ સંકોરિયા કરવી એટલે ફાઇલ નંબર એક ને જ સંકોરિયા કરવી લઘુત્તમ થવા માટે બરાબર એવો ભાવ રાખવાનો બરાબર ખાલી ભાવ દેવો ગુરુ થાય કે હું તો લઘુ જ છું જો તમે શું જાણો છો સાહેબ એમ આપડા બટ અભિ તો હોય લઘુ ક્યાં છે આવો તો સ્વતંત્ર થયા ભાઈ બે અઠાવીસ દસ મહાત્મા ત્રીસ પટ્યા ત્યાં ખંભાત સવારે અત્યારે ગરબાની જરૂર તર્યું રામ મારું જીભ ગરી ભાઈ થાય જ નહીં જરાય એટલે ચીરા હારું ચાલતે આવે મંદિર જાય ક્યારે મંદિર જાય ક્યારે મંદિર ક્યારેપ નું આ કામ છે જો તરી પાછો નઈ ચાલુ તેવું કયું નહી જવું શક આજી કાપી લીધો પછી આયુર્વેદ થયું હશે તારીખ ઓગણત્રીસ માંગારે ઉઠતું લીધું બીજા બગાડે શું થાય છે કાયદો નહિ બરો આપડે તો કાયદો હોય તો વાત આમ જ કરવું છે આમ કરવું છે અરે કાયદા કેટલા હોય દુનિયામાં કાયદાનો હિસાબ ના હોય હા ચોપડી ચોપડીઓ કાયદા વધી ગયા ચોપડીઓ નંબર નથી કાયદા નંબર છે એટલે કાયદો ન હો પછી પહોંચ્યો નઈ જૈન ના કાકા ગયડા હવા બેઠા તુસના હોય ને કેમ ના બેઠા છે અને જમણ માં ફરી આવે એ બીજા જબાઉ આવું નથી કહ્યું સારું પાછળ પડ્યા કપાઉ પાછળ કપાઉન આબરું બગાડો છો બધા શું કયું પ્રભાવે ધર્મ કરવાનું કહ્યું છે આવું કરવાનું નથી કહ્યું અને ધર્મ તે ક્યાં આગળ છે જ્ઞાની પુરુષ ના છે ધર્મ મર્મ એ મર્મ શું સમજો તમે કરો એમાં શું દાડો પડે તેવાય ના દે તે આપડે કહ્યું હતું એટલે આપડે કાયદા આપડે કહી નાખ્યા સાર કે મોક માર્ગ કહેવાય સહજ માર્ગ કેવાય અહી આગળ વિકલ્પો ના થાય તમે કારીગરો ના મારી દો તમારે ના કારીગરો હા અરે શું થાય ચો એમાં ખૂખારો કરવાનું શું થાય નથી રહેતા સંભાવીકર કરતા બધું પણ હા સામાયિક તો એનું પેલું કુંઠાણું ખરું ને એટલે આપણે એનું નામ આપેલું બાકી જે દોષો થયેલા છે ને દોષો તે દોષો નો જોવાથી દોષો બધા ઓગળી ખલાસ થઈ જાય છે એટલે તમારે હિંસા પર કરવું હોય હિંસા પર બ્રહ્મચર્ય પર કરવું હોય બ્રહ્મચર્ય જે તમને ઠીક લાગે કહો આખી જિંદગી પ્રગટ હાથમાં તમારે આપડા મૂર્ચંદ પટેલ ને ભાઈ દેખાયું सामान में तुगेस सामान्य सामान्य रेखा सामान्य रेखा गुण रेखा है तो गाइ दिजो गुरु ढोळ बणो बहु ख्याल आयो तारे देख भाई तू देख अच्छा खुदी के जे बली कऊ छे पूर्णम पण तो त्या भी अत्याचार सुधी ने चारपछि अभी पर कोई प्रकाश ये बैठे भाई तोले जे रिफ्लेक्शन रेली पर थाय कतो होय ठीक है સ્કૂલ માં ભણતો તો ત્યારથી અત્યાર સુધી જે બધું બની ગયું તેની ઉપર કોઈ આમ લાઈટ પ્રકાશ હોય રિફ્લેક્શન એ બધું દેખાયું તો બધું હા બધું દેખાય છે દેખાય કરાવે તે સાઈન બંધ થતું નથી ઘેર જાય તો બંધ થતું દેખાયા જ કરેન્દ્ર પછી બંધ કરવું પડ્યું આ તો મોટા મોટું સાભાઈ પાછલો દોષ ચડે નહી કેટલા વાર રૂપિયા કરેલા દોષ હવે જોયા ની કેટલા જોયા એક કરીને શુદ્ધ કરવાના છે જ્ઞાને કપાયું કહ્યું જ્ઞાને કરશો તો દેખાયું પણ વચન પાયા થી પણ કોઈના માટે ખરાબ વિચાર કર્યો હોય ચાલ હા ને ધોઈ ગયું ને એટલું દેખાય હતી કઈ તમને દેખાયું કઈ વિચાર મને જે કૃપાલ દેવેચાર દશા કહી તેનું આજે ભર્યું કેટલા સુધી સમજ હાસ્ય ઉત્પન્ન થયું કે મુક્ત હાસ્ય કેવાય મુક્ત હાસ્ય સાથે મુક્ત હાસ્ય લખાડ્યું दादा तारी। दर शास्त्र धर्म गुरु के दास्त्र दरेक धर्म गुरुओं के आभ चौरासी न फेरा छूटवा આ જે માનવ ધર્મ મળ્યો છે ઉત્તમ ઉત્તમ ધર્મ છે એમાં આ છૂટી શકાયું છે તો એવા કયા સદગુરુ કે કોઈ આપણા સંત ની ઉતરે તો કે આ રસ્તો મળે તો પ્રભુ પ્રાપ્તિ માટે આવા સંત ગુરુ સંત પુરુષો ની આપણા કૃપા કઈ રીતે ઉતરે અને પહેલા માં રસ્તો કયો કે જેથી કરીને પોતાના આત્મ થાય એના માટે સાધનો કયા રસ્તો જ નથી કોઈ વખતે આ ગુજવાડા આખું જગત ગું પડેલું છે અને અધર્મ થી ગુજવાડા પડ્યું અધર્મ ધર્મ થી જરા કલ અને ઓર્નામેન્ટ ગુતવાળો થયો શું થયું ધર્મ થી ઓર્નામેન્ટલ ગુચવાડો થયો પણ ગુચવાડો તો જાય નહિ એ બંને ગુજરાત પોતાના સ્વભાવિક ધર્મ ને પ્રાપ્ત કરવો પડશે પોતાનો સ્વધર્મ જે કૃષ્ણ ભગવાન કર્યું સ્વધર્મ પ્રાપ્ત કરવો પડશે સ્વધર્મ એટલે આત્મધર્મ સિવાય બીજો બધા ધર્મ છે દેહાધ્યાસ છે આત્મધર્મ સિવાય બધા ધૂપ દેહાજ્યાસ છે એ આ બધું દેહાધ્યા છે ચાલી રહ્યું છે આ તો બધું એવું છે ને ખોટું કરતા હોય તેને કરતા સારું કરે સારું કઈ ચૂકી તો થાય બિચારો ખાવા પીવાનું બદલે ખાવા પીવાનું બદલે બહુ થઈ ગયું નહીં ધર્મ તો આ કાળમાં કેવો રે ધર્મ તો ધર્મ તો કેવો હોય સેત ચિંતા ના થાય કઈ દુઃખ ના થાય ઉપાધિ ના થાય ઉપાધિમાં જ ઉપાધિ રહે ન ધર્મ કહેવાય ઉપાધિ માં ઉપાધિ હોય આ જ્ઞાને લૌકિક છે અને વાતે લૌકિક છે એમાં અક્ષર સાચો નથી વાસ્તવિકતા નો અને વાસ્તિકતા કોઈ શીખવાડવું પડે નહીં વાસ્તવિક નથી અને કોઈનો ગુચવાડો કર્યો ત્યાગી થયો છે આ વાર્ષિક તમને વાત કરું બે દર થી વાત લોકિક માં ભગવાને બનાવ્યું આ દુનિયા લોકિક થી અને વાસ્તિકલ્ડ ઇઝ ધી પગલ ઇટ સેલ્ફ પગલ થયેલું છે જો વાસ્તિક વાત જાણી છે અને મોટા મોટા સંત થઈ રહ્યા છે પણ સંત એક અક્ષરે જ નથી વાસ્તવિકતા એક અક્ષરે જાણતા નથી સમજ એ બહુ જુદી વસ્તુ છે વાસ્તિકતા ૌકિક બધી ભ્રમણા છે ધર્મ કોણ નામ કેવાય કે પાપ કરે અહંકાર કરીને એ અધર્મ કેવાય અને પુણ્ય કરે અહંકાર કરીને પણ એ બધા અહંકારી ધર્મ ધર્મ ના કહેવાયમધર્મ એ ધર્મ શું અહંકારી પુણ્ય મળે મોટરો મળે મજા કરે લાડવા પણ જો પોલીસ વાળા કરી લઈને આવે ને એ ખરા પોલીસ વાળા હાથ ધરી આવે તો મોટો ગર્વ પ્રધાન હોય તો શું કે એટલે ધર્મ તો ભણો ને આમ કે પોલીસ બે વડખું હોય અલૌકિક બધી વાત કરું અલૌકિક ઠેઠ ભગવાન સુધી ની વાત કરી બિલકુલ પ્યાર ઠેઠ ભગવાન ના ઘર સુધી ભગવાન ની સાથે ની વાતચીત કરી શું એટલે વાત જો સમજવી હોય તો છે કોક માણસ જેવી પામે પછી આ પામે નહીં વાર્તિક પામે લોકો માટે લૌકિક ની જરૂર છે બારે હું એમ જ કહું કે આ છે ભગવાન શ્રી કાંઈ ડરતા રહે તો ડર ડરે નહીં લોક અને ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટેડ વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન આ વિઝીબલ બધા ભગવાન બધા માત્ર માં પડ્યા છે એ દીવને હાથરે લે તો એ બહુ થઈ ગયો પેલો હિંસા ધર્મ પાવે જીવ નો ક્યાં સુધી અહિંસા ધર્મ કે જે જીવ ત્રાસ ના પામતો હોય તે જીવને તમારે ખાવા પીવા વાપરતો અને ત્રાસ પામે તેનું નામ નથી ત્રાસ પામે એટલે આપણે અડીએ અને ભયથી ધરું કે તમે ગમે કરીને લોટ કરી ખાવ એ જીવડા છે બિચારા શું તમને છૂટ આ છે અને ત્રાસ પામે એ નામ ના દેવું છે એ ભગવાન પ્રગટ થઈ ગયેલા છે ત્રાસને સમજે છે એવું બેભાન પણ છે અંદર ભગવાન તો મેં જ છે ગોડ ઇઝ ઇન એવરી ક્રિએટન વેધર વિઝીબલ ઓર ઇનવિઝિબલ નોટ ઇન ક્રિએશન આ ક્રિએશનમાં નથી જ્ઞાનવે ક્રિએશન છે એમાં નથી આપડા લોકો તો એ થંભામાં ખોરતા ના આવડે હંમેશા વિવેક જોઈએ દરેકમાં નહીં તો આ થંભામાં છે આમાં છે એ તો ઘઉં ને કોંગડા બધા હોય ને એક જ ભાઈ બધું સબી કહું વિવેક ભાઈ આ પહેલો ધર્મ તો હિન્દુસ્તાન નો અધ્યાત્મ ધર્મ આ કોણ તમારી સાથે વાત કરી છે કરી રહી છે આપનું નામ શું રમણભાઈ રમણભાઈ રમણભાઈ કોણ વાતચીત કરી રહી છે તમારી સાથે ભગવાન ભગવાન ના એ હું તમને સમજાવું આ જો ભગવાન વાત કરી રહ્યા હોય તો આ પછી હું મારા ઉઠ્યા પછી આ એવી જ વાત કરતી ભગવાન થઈ ગયા વેલ્યુ થઈ ગયું એવી જ વાત કરે કરે ના કરે હું ઉઠી છઉં એટલે વાત કરે ના કરે એ ત્રણે જાનું ભગવાન ત્રે એવું નથી આ છે તે ઓરિજિનલ આપણે આગળ વાત કરી રહી તમારી પાસે અને માલકી વિગર ની વાણી છે કોઈ એનો મારી જ નથી આ વાણીનો વર્લ્ડ માં કોક વખત માલકી વગરની વાણી હોય માલકી વર્ગની વાણી કોઈ જાય ના હોય ના કહેવાય એ ઉપદેશ ના કહેવાય શું માલકી વગર વાણી એટલે અહંકાર નહીં મમતા નહીં એવી વાણી ત્યાં ઓરિજિનલ ટેપ બોલી રહી છે આ ઓરિજિનલ ટેપ રેકડ છે તમે શ્રોતા છું જ્ઞાતા દસ્તા છું આવો વ્યવહાર છે અહંકારી વાણીઓ હોય જનક હોય તો સંસારમાં ધર્મ પ્રાપ્ત થાય ધર્મ ધર્મ તો એમાં આનું કઈ પીર પછા મોટર વાપરી પાસે કલા પાસે પોલીસ વાળા આવ્યો આજે ફાટી જાય કોઈ પણ કોઈ પણ ભય અને સત્તા એના છે આ મારી થઈ ગયા માણસ નિર્ભયતા થાય માણસ ને મારખાવાનું શખ હોય ખરો કોઈ આખી દુનિયામાં જોવા જઈએ હરમણ ભી મારખાવાનું શખ હોય કોને સગા મારખાનું કારણ કે નિર્ભય થઈ ગયેલા પછાદ ખાવું છે આ થયેલા મારી પાસે વીસ હજાર બન્યા છે એક બે નહી અને મમતા પૈસા અત્યારે એમ પણ હોય ને તમને આપી દે અને ઘર માં રહે છે અને ભ્રમચેર્ય પાડ મન વચન કયા થી ભ્રમસેર્ય પાડ મન વચન કયા થી ભ્રમશિર્ય પાડ નહી એ લોકો શાદી નઈ કરવાના આ શાદી કઈ દર થયો નથી મુક્ત થવા માં તમને સાધન કરવું પડે પૂછે છે કે શાદી કરી દીધી હોય તો એમાંથી મુક્ત થવાનું કઈ સાધન શાદી કરવાનું છે જ નઈ શાદી કરીને ભ્રમશી રેપાડ શાદી કરીને શ્રમશી રેપાડો એક બે છોકરા થાય એટલે એને બ્રમ્ચર્ય પાછી એના પુસ્તકો મારા વાંચે તો એને બ્રહ્મચર્ય ભાવ ઉત્પન્ન થાય મેં આઠ્યા પાન પુસ્તક લખ્યા છે જે બ્રહ્મચર્ય ઉપર વાંચ્યા છે બધા અહીંયા આગળ પાંત્રી પાત્રી વા પછી બૈરી રહ્યો છે આપી દો અને એને પાછળતા ખુલ્લી પાછળ શું છે બેભાન પણ ચાલી રહ્યું અને તે પોઈન્ટમાં ચાલે પોઈન્ટમાં જરૂર નહીં આપણે આપણે એ ના હોય શું થયા કવિ છે તે ઘેર ઘેર આ જ થઈ ગયેલું જરૂર ના બીજી વાત કરીએ આપડે હું સમજ છે આ દુનિયામાં કોઈ એવો પ્રશ્ન નથી આધ્યાત્મિક છે જોઈ ને બોલું છું આ વાંચેલું નથી બોલતો જોઈને બોલું છું આ નિર્ભય થઈ ગયા છે જોયું તમને આ નિર્ભય છે ધર્મ ની વાત કરું તો કોઈ એ ભાઈ આ એક જ વાત વાંચેલું છે ભૌતિક સુખો છે આ ધર્મ માટે પુસ્તકો લખે એ બધું સદાય વિગતવાર સમજાવવા માટે બાકી ટૂંકા અને દુઃખ જોઈતું હોય માત્ર દુઃખ આપો શું આ બે વાક્યો સમજવા માટે આ બધું શાસ્ત્ર છે તે બે અહંકારી ગુણ છે છે સાતું સુખ ઉત્પન્ન થાય ની આ બધું જે એમાં સુખ હોય બીજું કોઈ તમારો સનાતન સુખ કોને કેવાય સનાતન સુખ કોને કહેવાય કોણ પૂછે સનાતનિક આમાં મળશે આમાં મળશે વિકલ્પિત છે આ અને આ સુખ ખોળે છે એમાં ભટકી ભટકી ને મળે છે સંતોષ બધા સંતોષ થાય પણ ના મળે સંતોષ એટલા માટે થાય છે કે તમે ઈચ્છા કરી મારી ક્યારે થાય છે એટલે ઈચ્છા પૂરી થાય એટલે તૃપ્તિ ના સાચું સનાતન સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય શું સનાતન સુખ પ્રાપ્ત કરવાનો ઉપાય શું મારી ભા હોય કલાક માં તો લોકો પ્રાપ્ત કરેલું વિધિન વન અવર અત્યારે હા એ તો ના આ રસ્તે જતા વસ્તુ નથી આ સમજ એવું કર્યું કે એક માણસ વાળો આવ્યો હતો રમણ ભાઈ પટેલ આવ્યો હતો તેને જોડિયો દસ પંદર વીસ જઈ પણ પાસ કરતો નતો પાસ કરતો નતો પછી બહુ કંટાળી ગયા કે આ છોકરો બધો મને મારી આબલું બગાડ છે આ તોડીઓ પાસ કરતો નથી કંટાળ ગયો પણ છેલ્લે પછી દેખાય છોકરી મને આ પસંદ પડી ગઈ કે બાપે કઈ તો લગ્ન નહોરત જોવું પડે છે તમે હમર પડી ને ના કયું તમે તમે કહ્યું જોઈએ કરવાથી કઈ થશે નહી આ કરવાથી આ જગત કરવાથી જ બંધેલું છે શું કરવું જોઈએ પૂછો તો નહીં તે કરવાથી જગત બંધેલું છે ના કરવાથી શું થાય શું એ સમજાય આપ ને મારી વાત સમજાય ના સમજાયું થોડું થોડું કામ તો દિન પ્રતિદિન થોડું થોડું કરતા હોય છે શું કામ કરો છો તો આ વ્યવહારિક સંસારિક ને વેપારી વેવહારી સંસારી વેવહારી સંસારી એમની રીતે કરે છે એમની રીતે કરે છે નોકરી બકરી કરે છે ધંધો વેપાર ક્યાં નો ધંધો તમાકુ નો ના ભાઈ શક્તિ તો તમારે જયારે ઊંઘી જાય ઊંઘી જાય ને આપડે તો પછી ઊંઘ ની સત્તા તમારી પાસે નથી રાતે મારો ઊંઘા ભર્યો રાતે ટાઈમ લાગી શું કહ્યું એટલે મૂની સત્તા સત્તા પાસે છે ને આ ઉઠવાની સત્તા છે ને ઘડિયા આપડે મન થી નક્કી કરીએ કે ઉઠવું છે એટલે ઉઠી જવાય એ સત્તા આપણી પાસે છે આ વર્લ્ડ માં શું નામ આપનું છગનભાઈ જગનભાઈ જગનભાઈ આ દુનિયામાં કશું જ તમે કર્યું નહીં છતાં કર્યા નો આરોપ કર્યા કરો મેડા ડાક્ટરો ભેગા કરીને કહ્યું ઊંચા ને તારે જયારે અટકશે તારે ખબર પડશે બીજા ની મદદ લેવી પડશે જો હજી અટક્યું નથી ની ત્યાં આ શક્તિ મારી છે પીટી છે વાત તો હજી પડશે એટલે આ બધી હા એ ભાઈ જમશે મેં આ કર્યું મેં એ કર્યું એ કર્યું એ કર્યું થઈ રહ્યું